દંતદયાવ જેમ બાપુ એ વાત કરી કે સંતો પેહલા કહી દેતા આ લોકો ને માફ કરવિષ્ય વર્તમાન ત્રણકાળ થઈ ગયો થઈ રહ્યો છે એવી એની અંદર સમસ્યા હોય છે એમ સંતો ખ્યાલ આવી જાય કે આ રીતે થઈ રહ્યું છે આવું બધા પોતાના સમય પ્રમાણે તે કોઈ બધી જીવો ઉપર ગુજરી રહેલી છે ruk je Oh, oh, oh, oh સતી રે સતી અને સાબરમતી ને ખોતા ले खोदा ए बलिया खोदा को जीना पूरा असल यादी छोड़ दो कह ऋषि ए ए अपना असल જેલો છોડલું આદમાય પંડિત Ah um. to love it પુરુષ દેશીરી ફકીરી પ્રતાપે માતા અમરનાથ જે ફ ફકીર Oh, <laughs>